સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ તો પ્રબંધે કરીને રાખીએ છે પણ ધન્ય સ્ત્રી ન જોઈએ એવા માણસ ઝાઝા જડે નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વચનામૃતની આખી પ્રત્યુ સત્સંગમાં સહાય નહીં કરે તે તો પુસ્તક મૂકી મૂકીને પણ ચાલ્યા જાય છે માટે સહાય તો આવા સાધુ કરશે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે લોયાના સાતમા વતના વતમાં કહ્યું છે જે ઇન્દ્રિયો અંતકરણને અનુભવ એ ત્રણે પૂગે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય તે ઉપર બોલ્યા જે આપણે તો સર્વે પૂગે છે ને નથી દેખાતું તે તો એની ઈચ્છા છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પાણીના ધરા જેવું તો શ્વેત મુક્તને રહે છે ને અક્ષરધામની તો વાત જ શી કહેવાય ને આ લોકમાં તો કેટલાક પ્રકારના વિક્ષેપ આવે માટે ઠોંઠ મારીને મોઢું રાતું રાખવું એવું છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે નંદરાજાએ આખી પૃથ્વીનું ધનભેળું કર્યું ને પછી છેલ્લી વારે મોત થયું ને ચિત્રકેતું રાજાએ કરોડ સ્ત્રીઓ ભેડી કરી ને છેલ્લી વારે તેમાંથી દુઃખ થયું ત્યારે મૂકી તે માર્ગ જ એવો છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આપણામાં ત્યાગી થઈ જાય છે ને સંસાર મૂકી દે છે એ તો ભગવાનમાં એ તે તણાઈ આવે એ તો જોગ છે પણ સાંખ નહીં ને એ તો આંગળી ત્રુટતું હોય પણ સાંખ નહીં ને જેને સાંખ્યો હોય ને સાધુ થાવા આવે ને તેને કહીએ જે ઘરના સર્વે ઘરમાં સૂતા હોય ને ઘર આવો તો સાધું કરીએ તો સાંખીવાળાને એ કઠણ ન પડે ને જોગ જોગવાળાથી એ થાય નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ચિંતામણી કાંઈ રૂપાળી ન હોય તેમ ભગવાનને સાધુ પણ મનુષ્ય જેવા હોય પણ એ દિવ્ય છે ને કલ્યાણકારી છે ને મનુષ્યનું દેહ ચિંતામણી છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જો માર માર કરતો કોઈ આવતો હોય તો એમ સમજવું જે મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે પણ એ વિના કોઈનું હલાવ્યું પાંદડું પણ હલતું નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વાંદરું વૈકુંઠમાં રહે નહીં એમ કહે છે તે સારું આપણે ભગવાન પાસે રહેવા એવા સ્વભાવ કરવા તે કરવા કાં શ્વેત દ્વીપમાં જઈને કરવા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બ્રહ્માંડ આખું સ્વામિનારાયણનું ભજન કરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું ને ત્યાં સુધી થાવો છે ને એક એક સાધુ ની કેળે લાખ લાખ માણસ ફરશે ત્યાં સુધી સત્સંગ થાવો છે